મન ને સ્થિર કરવા માટે અને અહીં આપડે જ્ઞાન આપવા પછી આત્મા ને સ્થિર કરવાનું અહીંયા માય હોય છે આત્મા જાણ્યા પછી આત્મા સામાન સ્થિર કરી શકે જાણ્યા વગર ચોલું મન ને સ્થિર કરવાનું બીજા ધર્મો આવી પદ્ધતિ છે ખરી બીજા બધા સ્થિરતા કરવાનું તો ગુણ કરો ભક્તિ કરે સામાયિક છે મન ને સ્થિર કરે બધું બરોબર સર સાસુ નો વિચાર આવે તે પાછું ધક્કો મારે કુંડાળામાંથી બહાર ફેરતા ના એક કલાક માટે પણ આપણે સામાયિક કરીએ એક ક્રિયામાં આપણે કરવાનું શું આત્માને મન ને ધ્યાનમાં રાખીએ આટલું જ આત્માને મન મન સ્થિર કરવા માટે બધું બહાર વિચારો ખસેડ ખસેડ કરવાના એ લૌકિક अलौकिक आत्मा जाना आत्मा, जाना आत्मा आ ना पत्मा लौकिक लौकिक बद ने स्थिर कर एक कलाक मन स्थिर करे तार मन ने मन शक्ति चलित ना પુણ્યકર્મ બંધેલું હોય પુણ્યકર્મ બંધેલું મન આતર્યું મન ને સ્થિર ગયું એ બધું પુણ્યકર્મ બંધેલું હોય પુણ્યકર્મ એ તો અહીં શરૂઆત કરે ત્યાંથી પુસ્તક લઈને બેસે તો ચાલે કઉ છું પુસ્તક માં ધાર્મિક આજે તો આપડે છે કલાક પછી ધ્યાન કરે સજાવે ગાય પાઠ મોઢે કરે એ પણ બધું માનસિક સામાયિક કહેવાય હે માનસિક એમાં આત્મા લેવા દેવાય ને મન સ્થિર થાય મન મજબૂત થાય લોકો શાસ્ત્ર વાસે આપડે જે ધાર્મિક વિધિ થાય છે ધાર્મિક વિધિ જે કરે છે તે હું કરું છું સામાયિક થાય છે ના મને આજે પરમ સાથે કીધું ને પાછો મોડે કરવાના સૂત્રો વાંચવાના હોય તો પ્રતિક્રમણ પણ એ પણ કર્મ છોડવા માટે અથવા કર્મ જે આપણે પૈસા થયા હોય એ વિશા કરવા માટે વિધિ છે સામે પૂરો થયા પછી પ્રતિક્રમણ ને એનું એક્સપાન્ડેડ વર્જન છે બે કલાક થાય છેલ્લા કેટલાક સાંચેક બધું ધર્મધ્યમ નું કાવસક કરાવું છું ને પોપટ પંચી પાડાવતો આટલા સુધી અર્થ ને વેદ વાંચતો હવે આ પાછો આવ્યો એટલે મારે કીશું પડ્યું પ્રત્યાઘાણ પચકાણ કર્યા છે હા તેના પચકા છે એને અનુસરીને આપણે દર વખતે ઉપવાસ છે જીવદયા છે પછી મર્યાદા રાખવાની છે ખાવામાં દરેકની મર્યાદા એ પ્રમાણે પચખાણ પાડવાના હોય છે એટલે જે પ્રમાણે તમને ફાવતું હોય એ પ્રમાણે તમે કોઈ પણ પ્રકારનો પચખણ લો ને પાડો તો સારું એમ સાંજે મેં તો આજીવ તો શું ચા છોડી દીધી વીડી છોડી દીધી એ બધું પછી કોઈ પણ જાતનો શાંતિ આહાર નહી લેવો આ વિચાર છે બહાર નહી મૂકી દેવાનો એટલે જેટલા પછકાંડ લઈએ એટલા સારા કામના છે એની મર્યાદા જેટલું છૂટ છે એક જી એમાંથી સેપરેટ આઈ એન્ડ માય સેપરેટર કરે ઇટ ઇઝ વેરી સેન્સીટીવ ફિલોસોફિકલ વ્યુ પોઈન્ટ સેપરેટ આય એન્ડ માય સેપરેટર બાજુએ પછી જે જે મારું આવ્યું તે બાજુએ મૂકવાનું પછી બધું બાજુ એ મારું મૂકી દે એટલે આ રેસે આપતાવાણી માં ઘણા પ્રશ્નો આપ જોડ્યા છે આ મિથ્યા નો બધો થઈ ગયો બઉ બઉ જ છે થોડું છે ને અંગ્રેજીમાં પદુષણ મેં સામાયિક કરવું પડે ને એ આત્મા સામે આત્મા સામાયિક જાગૃતિ વધી જાય જાગૃતિ વધી જાય એટલે પ્રતિકણ થયા કરે પછી સામાયિક થયા કરે બધું કરે કાલે આ થયોગો વધ્યા સહયોગ વધતા વધતા સહયોગ પૂરા થશે ગાડી ઉપર હોયું એક ટકો વિચારો પણ મોટો હુમલો આવે જાગજ ના એ શું કહેવામાં આવે છે એનો વિસ્તાર કરી એ હુમરામ એટલે શું કહેવામાં આવે ત્યારે આવતો નથી બધા ભૂલો થાય એટલે શું થાય ને ઉલટા નું એટલે વ્યવહારિક પાછું કોઈ પણ પર્યાય બતાવે નહી એટલે ઓટોમેટિક ઉપયોગ માં ઘૂસી જવાય તારે વૈભવ ને શું તાર છૂટો રહી જાય જાય પછી બાર ની પીડા છોડી દે પછી ત્રણ બીજો હુમલો આવવાનો ને જાગૃતિ ક્યાં રાખવાની છે આ હુમલા આવે છતાં પોતાની સહમતી સહમતી ના થઈ જવી જોઈએ એ આખું જે કહેવા માંગતા હતા ના એવું સહમતી થવા જતા નથી ઉપયોગ ઉપયોગ બધો જાય અત્યારે આપડે અમુક દાખલો લઈએ તો થાય ને બરોબર શું પૂછવા એ ફાઇલ માંથી કઈ રીતે છૂટાય